આપડે કેમ નો ચાલે છે ચોખ્ખું મોડું થાય અભિક્રહરા રાજકુમારી હોય રાજકુમારી હોય આવી થઈ ગઈ હોય પગમાં બેડી ઉમરામાં આગ્ઞામાં થોડું થવાય કે મોક્ષ પામવાનો ભાવ કોનો ભાવ કેવાય મોક્ષ એ કોનો ભાવ કેવાય મોક્ષ બંધાયેલા ભાવ કેવાય કે એ માગતો જ નથી છૂટવા છૂટા છે ને આજે બંધાયેલો છે બંધાયેલો છે કરતા એ છે જાગૃતિ બઉ ના હારી રે અશુભ કરે અશુભ કરવા શુભ કરવાનું દરરોજ અને વિષય ના વિચાર ઉત્પન્ન થતા પેલો કાઢી નાખો એનો વીસ પડ્યા પછી બે દાણા થાય મારી નાખે તું ખાલી નાખી દેવું સમજ પડી નઈ એટલે દ્રષ્ટિ ના મારી નાખે ભાવ નથી આવતો એવું પછી આવતું નથી એ બધું કારણ કે અમારે જરૂર જ નથી અભાવ આવે તો ભાવ છે તો નુકસાન કરે છે બાયણા બેઠા બેઠા કરી અમને ભો ભણકાર ખરો લોકો શું કે છે ભણકાર નહીં સારો મળે છે આશીંત ખોબર પડી પુર ની જાગે અને બ્રહ્મચર્ય આજુબાજુ બ્રહ્મચર્ય વ્રત છે બીજું રાગ કરું તો એ થાય રાગ થાય ને તારા ગુણ દેખું નહીં રાગ કરવાનો દોષિત દેખાય તો દુઃખ પડે તો હોય ને આપે સવાર ના કહ્યું તું કે આ અહંકાર ને અહંકાર આત્માના પર્યાય રૂપે ઉભો થયો અને આત્મા ફસાયો અહંકાર પાછો ભાવ છે ને દાદા અહંકાર તો પૌગલિક ભાવ કેવાય થાય ભાવ કેવાય પછી ભૂતગલિક ભાવ થાય ભ્રાંત ભાવ પેલો શુદ્ધાત્મા ને ભ્રાંતિ થઈ ભ્રાંત ભાવ કોને થાય પર્યાય ના દબાણ થાય ને દબાણ થાય પર્યાયમાં ફેરફાર ટેમ્પરરી વસ્તુ થાય આજે મારે આટલું જ કરી આવું તે પ્રમાણે એના કયા પ્રમાણે થાય એટલે નક્કી રહે પણ જયારે અવરા પડે ત્યારે ખબર પડે કયું ના થાય ત્યારે ખબર પડે દાદા અવરા પડેલા ખબર પડે તો ખબર પડે કે આપડે કરતા મોક્ષ માં જાય પછી પર્યાય ઉભા થાય ને દબાણ ન દેને કોઈનું નંદુમાં સંજોગન દબાર નથી પછી તે અમને ભગવાનને ભગવાનને રહ્યા કાય દબાણ નથી દુકાન નથી આ મેરે બтере આ લાઈટ તો હલુઈ પડીતી તેલી તો લાઈટ હલવા નું કરવા નથી હવે હોય તો આલે ને તો ભઈ એ એ જ સુધ્ધ આત્માને સિદ્ધ ક્ષેત્રની બહાર સંજોગોનો દબાણ લાગે એ જ સુધ્ધ આત્માને સિદ્ધ ક્ષેત્રની બહાર તો ઘણા સંજોગોનો દબાણ થયો પણ સિદ્ધ ક્ષેત્રમાં ના લાગે એસે કેમ લાગે એમ કહે છે દબાણ લાગે નહીં સરળ માર્ગ છે કેવો છે આત્મા વેહતો છે સંયોગો માં વહેતો છે પ્રવાહન કરે છે પ્રવાહન સંજોગો પરંપરા એ તો એવું છે ને કેમ બાંધે એટલે ભાવ વધ્યો ભાર વચન વધ્યું એટલે બીજું જાય બરાબર પછી નીચું ગયું એટલે ભોગવાઈ જાય એટલે હલકો થયો ઉપર ગયો બોજો વધે તો એમ જાય નીચે હાથ પાટ એટલું બધું બહુ વધે હાથ પાતાળ ખુલી જાય એટલું બધો બોજો હોય તો ઉપર છે તે સાત લોદી જાય ભારે થાય ને ભય થાય એટલે નીચે જાય બરોબર ભૂતગલ અંધકાર છે આત્મા પ્રકાશ છે અંધકાર માં ખેંચે એટલે નીચે જાય પ્રકાશ માં ખેંચાય ઉપર જાય આવ્યું ના દસ પંદર મિનિટ કરશે એનું આત્મા ને કેમ ભોગવવું પડે આ પાટાળ માં જઈને આત્મા તો આ કરતા છે અહંકાર ભૂતગળ નો ગયા આત્મા તો અહંકાર હોય નઈ દાદા ના હોય ને તો અહંકાર કરીને થયો ને તો અહંકાર કરીને થયો ફસાયો તે અહંકાર સંપૂર્ણ જાય તો છુટી જાય ને તો તીર્થંકર ને હોય ચોવીસ તીર્થંકર છે ને હા અને બીજા કઈ વીસ તો મહાવિદ્ય ક્ષેત્ર માં વિચરે છે એટલું હું